જ્ઞાન સમજી ગયો અમે ખુબ માર ખાતા છે ઘસાઈ ગઈ છે આડા અને તે થી થયા વિતરાગ કોઈ પક્ષે મત ટકાયબરાતા નથી આ આડે સે તેનો જ માર ખાય છે જગત માર ખેડો ખાય છે બહાર આડેન વર્લ્ડ માં કોઈ જગ્યા આડે નઈ હિન્દુસ્તાન માં બધી આડે એટલે માર ખાય કે આડે ભાગે પછી ધર્મ વગર સીધું થવું પડશે પણ અહીં સીધો ના રહે ધર્મ પેસે તારે સાપ સીધો થઈ જાય પણ આ બહાર સીધો રહે નઈ સાપ એ રીતે આપડા આડે કુદરત કરી સારું પોસાય જ નથી આડે પો છે આડે અહંકાર નો બીજો ભાઈ અહંકાર નો રૂપ જાત જાત ના રૂપ આ મારો આડે જતી રહી છે અંધારું છે તો કઉક ના ભાઈ વિનંતી કહું અઢવાડું છે ત્યાં તમે ફરી કઉક ના અંધારું કઉક ભાઈ તમારી દ્રષ્ટિ બરોબર છે તમારી વાત આધી છે હું કઈ દે હેરું આ તો આખી રાત આખી રાત માર ખાય ચા પાણી મળે નઈ રાતે બગાણો ખાય બગાણો ખાય ચા પાણી મળે નઈ રાતે એ આડેથી આડેથી આ બધું ઊંધો છે ને દુનિયામાં દુઃખ હતું દુઃખ તો આઈડિયો છે મારે મારે મન મન કે બંગલો મોટો બંગલો મોટો અહીં બે દાડા આવું આપડે પણ આપડી ઝુંબડી તોડી નાખાય આપડી ઝુંબડી તોડી ના ના ખાય એ તો જેના જેમ્બર્યું હરીફાઈ કરવા બાબત માં હરીફાઈ કરવી છે સારી બાબત માં જેમાં બંને લાભ થાય આ તો હરીફાઈ કરવાનો અર્થ ખોટો અમાર મા નુકસાન ધક્કો મારે બંને મિનિંગલેસ વસ્તુ મારે એક આટલું ઓરવા પાથરવાનું જોઈએ બીજું મારે જોઈએ બધી મને પેલું દુઃખ ગમતું નથી સરળ સરળ થાય બળતરા ગભરામણ કે એ પાય નહીં આપણું કામ નહી આપડે સ્વતંત્રતા જોઈએ આપણી ઉપરી ભગવાન પણ ના જોઈએ ભગવાન એ ઉપરી ના જોઈએ ઉપરી હોય તો તમે ટો પાછો ઉપરી ઉપરી ના જોઈએ તમારે ઉપરી જોયે છે નહીં જાય અટકણો મત અભિનિવેશ નિરાશ્રતા ચક્કર અટકણ આ દરેક માણસ ને અટકણ હોય પ્રકૃતિ અટકણ વાળા સ્વામી અટકણ એટલે અટકણ જેને કહેવાય છે આપડે ઘોડાગારી જતા હોય અને એક કબર ઉપર લીલું કપડું ઓળી દેખાય ઘોડો એટલે ઉભો રે એટલે અમારે શું કે તારા બાપ શું થયું ના એ જોઈએ કે ભડકી પછી એને અટકણ પડેલી હોય એ પેલા નિયામ પછી થાબડી થાબડી ડાબડી ડાબડી કે ખુબ દોડી પા એવી રીતે મનુષ્ય ને અટકણ પડેલી હોય તે અટકે તારે આપડે જેમ તેમ પટાય ને આગળ લાવવું પડે શું કરવું પડે આ કોઈ ને અટકળ પડી હોય નઈ કે જેમ તો આમ પટાયમ પટાય એવી બધા બુદ્ધિ થી બધું નીકળેલું છે રાજી નાખાય ખબર પડે પણ પોતાની અટકણ ના જાય બાકી પોતાની અટકણ માટે બીજો કોઈ કાર્ય ના જોઈએ દરેક અટકણ તો ખરી જાયો ને અભિનિવેશ કહ્યું છે ને અભિનિવેશ એટલે એક જાત નક્કી થઈ ગયું કે આપી આગળ કઈ નહીં પોતાની જાગૃતિ આવતી અરે જ્ઞાન એટલે જાગૃતિ છે ઊંઘ માં લોક જગત ઊંઘે છે આખું જગત ઉગાડી વાંખે છે શું કરે છે ઉઘાડી ઊંઘે છે જગત આપું ફક્ત જ્ઞાની એકલા જાગ્રત હોય તે જ્ઞાની શું કે છે જાગો જ્ઞાન લેવાનું છે ને જાગવા માટે છે બીજું કઈ જાગવા માટે આ ઊંઘ છે આ તો ઊંઘ માં જ ચાલે તો